આપડે જે ઉપાધિ થઈ જાય એના કરતા એક રસ્તો છે એ દુઃખ મટી ગયું કાયમ કેવાય છે સમજાય સારું નહી ચોક્કસ સારું શું કે મિત્રાચારી થાય આ વિશેષ હતી રાગે રાગભાઈ મિત્રાચારી એટલું વિજય ને ગેપ હોય મારા ચાલવાનું છે ને ત્યાં જવાનું ખુશું ના હોય તો મત ને ખુશી કરું છું ખુશું ના હોય તો ખુશું હોય બઉ પણ છે અમે તને કચે થઈ જાય દેવ ને પણ તમને અનુભવ કરો બઉ દુઃખ રેંગ દુઃખા રેંગ શું કાઢ આપડે શું લેવા દે એટલે બધા કાલે તૂટી કે તૂટી જાય એની માલકીટ ના હોય માર્કેટ કોઈ માર્કેટ બળી જતા મળે તો વિચાર થાય કે ભાઈ જોઈએ નય તવ દેનેખ મેસે એઉલા દે હે એઉલા ઓય નય આળમ ઓડા એન્જિનિયર નેખ મે તા રમુજ ગતો ને તું એલએબી વેકેશન કે જાયેતે એલએબી ફોનો માર દન ને કે વેકેશન જાયેતે હે સતારવારી આયે હો પ્રોકે જાયે યા વધારે આવે તું એમ ગમે તું તો ત્યારે તને શું કરું રોગ રોગ રોગ રોગ ના ગુરુ ભણ્યા પછી આવો મેલી થવાનું આ ગણેશ આપડે ક્યાં નહિ કઈ સ્વ પાકી કળાય એવું હા બધું ચી આ સંસ્કાર બધા ભગે લાગવા પરતું થાય પણ આ બધું જ તે વિષય આગળ વિષય ના જેવું કશું થાય ને ના ના ના આ બધા આપણું જ્ઞાન હોય તો ગમતી પડાય ને જ પડાય મન બગડ્યા જ કરે દ્રષ્ટિ બગડ્યા કરે અથવા આપડે દ્રષ્ટિ ને દેખાય ને એ ના આવે બધા છે હજુ ત્રીસ નો માણસ અમે માની લીધું તમે કહ્યું એટલે અમારા આત્મા એ કબૂલ કર્યું અને પાછું એક સ્ટોકમાં તો કેટલા જીવો મરી જાય ધંધા કરવાના પૈસા ભોગ નઈ ઉપભોગ ઉપભોગ કહેવાય કે ભોગ કેવાય ઉપભોગ ભોગ એટલે એક તરફ વાપરી ઉપભ તમારે ભોગ રાખો આ કી પત કરો લેંગા લેંગા લેંગીઓ લેંગી તો છે પછી ખુલે આ બાબુ આબુ રાખે પેલા બે કલાક ને ક્રિયા પોતાનો દોષ દાદા પોતાનો એક <laughs> <can't>. <utterly bridges> બે તરસ થઈ ગયો ને છ વર્ષ હે છ વર્ષ બાકી ઘણા આવ્યો ટીમર બેઠો બધું જોતો જોતો પ્રગતિ લાગે છે પ્રગતિ છે ના એવું નથી દાદા એવું નથી ઓછી થાય એવું જોઈતું નથી ઓછી થઈ ગઈ છે અહી આવ્યા પછી વધારે ફાયદો છે અહી આવ્યા પછી વધારે ફાયદો છે એક ગામ દીકરા અભિનય તો છે નાનો કઈ દોડેન્ડર મેં બ્લન્ડર કરી ઝડપી લે ઉતરતા તમારી પાસે બેઠા જશે તો પેલા ઘોડા બહાર ફરતા નઈ તો એ પછી રાખીયે જાય મિત્ર જેવું રાખીએ ના જાય પચ્યા તો કરવો પડે ને પચ્યા તો કરવો પડે ને ના ગુસ્મા જેવો ભાવરાખેતાર થયા ના તારે નક્કી થઈ ગયો ક્યારેય થાય નઈ હવે એમ ડિસિશન આવી ગયું ક્યારેય થાય નઈ હવે એ વાત એવું થઈ ગયું ફરી ક્યારે ના થવજ આવું એ વાત એવું થઈ ગયું ફરી ક્યારે ના થવજો દાના ભાઈ ખાલી થઇ જાય દુકાન માંથી માલ લઈ ને આયા છે તો હા સીતેર સારી થઈ દીધી સંપૂર્ણ ક્યાં થયા તારે હા કેવી મુશ્કેલી મૂકી છે બુદ્ધિ કહેર કરે છે મેં તારે તો પાંકે શું કોનો બને છે ઓડ્ર ગ્રાસર આય ઓકે ધ્યાન જેવું બરોબર સંચેત થાય ને એ તો પેલેથી સામને એવું મિનિટે સેકન્ડ પછી ઉભા દી ના જ્યારે તો સગનાથી હિન્દી મે દેતા 63 થતે આજ આજ તો ઓપરેશન સક્ય ને પહેલા ઓપરેશન થાયોતો ને આખો દેખ આખો દેખ આને બોયવા દેતા કે ઓકે અન્ડર ડેવલપ અન્ડર ડેવલપ નહી કહેવાય એ બધા કે થઈ ગયા પેલું બધા કરી રહ્યા છે સરસ કરી રહ્યા છે સરસ થાવો છે ખોટ સહ છે પ્રજેક્ટ પ્રોજેક્ટ સેકશન કેવાય પૂરે આલેલાને કલમા જન્મા તેજ સમાચારનો અક્સેસ નહી કરી એનંત સર એલા કવિને સિયેમ સમાચાર ઉટેવો અક્સેસ નહી કરી એનંત સર નખો ન કરો નખો ન કરવાનો અને થાય સમય કારા લો બે આલેલા કલમા આખાતે નહી તો નખો ये तरह क्या है ये तरह है चार तरह है 95 रेड एपर टाइप 10000 अदा 95 रेड नाम पर लोन कंट्री 12000 कर रहा है वेरी मैं बस इतना निवेदन करना है उदय की जगह है मैं कर रहा है अपना मत मेरे के ना बन मत उदय करना है આ સહજતા જે અનડેવલપ સહજા આ સહજતા કે એમની એ સહજતા દાખલ થયા અને પછી માટે થાય અને પછી સહજ બને કઈ વખત ત્રણ વખત અસ થશે ને પછી સર પછી સર એક્ઝેક્ટ ચાલુ હા હા એ બરાબર હું કહ્યું આમ થઈ જાય આપડે ધીમે ઉતાર કરો ધીમે જગત બધું ન્યાય જોવા જાય બની રહી બરાબર છે બધી રહી ન્યાય મારી કોઈ અન્યાય કરે એવું નહી પણ એ બન્યું એ જ્ઞાન એવું જયારે બુદ્ધિ કુદા કુદે કુદા એના સરકાર થી આ જુદે જવા બધે બોલવાનું વખત હવે પોતાનો ત્યાં છોડી દે એ જીત્યો હું તૈયાર છું મારે દાદા ની આધા મારા આગળની આધાર છે આપડે મોટો સમાજ લો લોકસાન નુકસાન ગમ ના ગાય આ તો બધાનો ઉપયોગ જતો રે ને હોવું જોઈએ જયમેશ ના કહી દે કે નિકાલ જ કરવાનો છે તારે તો પછી આ એડજસ્ટમેન્ટ અમારે કેવી લેવા જોઈએ બધી ઘરમું ખે હજી દ આપજો કારણ કે બઉ વિપરીત બુદ્ધિ છે એ બાબતમાં અને બઉ સેન્સીટીવ છે બહુ જીણું કાચેલું છે પછી બોલાયો જરૂર બાજ નહી જાણે છે નફો કાઢી જવું તો ખબર પૂછાય છે એના માટે ઘણા લીધા ત્યાં ન્યાય પગ્યું એને ન્યાય કયો બન્યું ન્યાયું મોટું બે થી સમજી આપડે તો મિત્રાચારી સુધી ગયા નહિ એવું એવું દર્દી એવું કરતા છે એટલે પછી અમી જાય ને આ તો મિત્રાચારી ફોડતો જ નહી નથી નહી કરવાની ન્યાય કરવાનું હશે જે બને એ કરે તૈયાર બનતું જ નથી વેકાન માં ના લેન્ડર પાંચ બાય ના જે બન્યું એને ન્યાય કે જતું બન્યું શું બન્યું ન્યાય જગત શું કે ચાલી રહેલા જગત માં હું છું જ નહી એ રીતનું એનો લક્ષ હોવું જોયે આપડે મેગેઝિન માં યોગેશ નો એક લેખ હતો અમે વાક્ય હતું કે જ્ઞાની પુરુષ કે ચાલી રહેલા જગત હું છું જ નહીં એ રીતનું એનું લક્ષ્ય દાલી રહેલા જગત માં ન્યાય જોવા નથી ન્યાય જોવા કઈ મારે ન્યાય કરવાનો બધું હેરાન નહી કર્યા બઉ હેરાન કરે ઘણી વાર એવા વિચાર આપડે જ્ઞાની એ આપણને જ્ઞાન આપ્યું છે એને જે સામાયિક હોવું જોઈએ જે પ્રતિક્રમણ હોવા જોઈએ નિરંતર નિર્દોષ જોવાના છે જીવો ને આવું બની જાય ને કાંત રૂમ માં બઉ કડક રીતે દીમે નહીં આતે રહેમતે આતે રહેમતે તો બડા અંદરથી એવું આવે છે જેની જોડે જોડે જોડે બે આવી જાય ત્રણ વર્ષ થઈ ગયા એમાં ટેબલ છે એ એ બીજાને વળે છે એ હા એ બીજાને વળે છે હે હા તમારા સિવાય કોઈ સમૂહ કરી ના શકે નહીં હવે અમે આપીએ ભાગી દઉં આવો પાસે બે ચાર ઘર માં ઘર ઓછા ક્યાં જ મારો ભાઈ એ બધી મુજબ પઢાવી કરી પઢાવી લીધી ભોગર કે કોણ તક મારું ભાઈ ગોગર પડ કઈ કોણ તો ભાઈ લે ન્યાય હોય છે નહીં જમવાય પણ વાણી થઈ નઈ ગાંધી રોડ થી ગાડી લઈને જતો હશે ને રોડ પર મારા બાળા દેખાય કે દાદા આયાથી ગાડી લઈને જતો ગયું પાણી લઈ આવ કિલોમીટર લઈને આવશે આમ કઈથી લાવી પણ હેરા જે મે અલગ અલગ દે તમાર બગારો બીએસી જે અસ્તેય છે ને સાઈડ મે મેની કંડઈ હતી માન પૈન ફ્લેવર નહીં તો લોકો એકાઈ પર તમાર કેમ નથી રાખી હવે તો આઝાદ આપણે શું જોઈ રહ્યા જોઈ રહ્યા જોઈ રહ્યા ના ઘર વહેર બઉ હેલ્પિંગ મશીન ધ્યાન આ ગઈ દાદી દાદા ની રાખતા હોય દાદા એમને કહ્યું કે તમને બધા આવી ખબર પડી ગઈ બારી મી ના આવે